દહીવાળા ખાવા નાખશે બધું જ ખાવાનું કહ્યું ફક્ત ના કોઈ વળા ઉગા કુદરત જુઓ રમણીયતા જ છે નહીં હવે જોવા જઈએ બધું રમણીય અમને દેખાય છે ને કોઈ વાર આદત ના થાય એટલું બધું રમણીય કુદરત રમણીયતે વસ્તીઓની રમણીય છે ફક્ત મનુષ્યો એકલા જ થતા કેવા દેખાય છે બાકી જાનવર વાનવર વાંદરા કેટલા રમણીએ દેખાય એ ફક્ત મનુષ્ય એકલા જ રમ્યા તાર સં નથી તાર વાત છે છોકરા છે ઘણી જણિયા ની બધું છે તમે નફો તમને ભેડો તો આવડત કે જો બધું વાંદરા લાગ્યું હોય તો દાખાન લઈ જવાનું હોય મટી જાય છે એની બે જાય છે ના બાબુ પો કર્યા કરે માદરગા આપડે આમ પોલું જોઈએ ચિકિત્સા વાળા થાય ને ચિકિત્સા વાળા થાય પણ હોય ને એમને દુખતું હોય ને ખવડાય છે મળી જાય એટલા જ જાતે જોઈને વનસ્પતિ લાવીને ખવડાય ને પરવેશતા નહીં વકીલો આપડે વકીલો દેડતા ઉડતા આપડા આવ્યા હવે કાલે આવતો કૂતું પડ્યા હા કુસું કહી વાત પડાય તું બોલા નિવેક છે મનુષ્ય અકેલો અમારે આખી ભીડ થાય અમારું એક કરોડ રૂપિયા જાય એવું શું થાય પછી જવા જે મને સમ જાય છે ના કરે ભાઈ ના શોધતો નથી આપણને પરમાત્મા પરમાત્મા થવાના ભેદ પરંતુ હિન્દુસ્તાન ભારત દેશ મનુષ્ય દેશ નો મનુષ્ય કેવાય પરમાત્મા થવાની પછી ટિકિટ કોઈ ના કહેવું એની પૂછી બીજા દેશના માટે જવાબદારી છે બીજા બધાની ભૌતિક જવાબદારી છે શું છે એની જવાબદારી છે જ નહીં આપડા અધ્યાત્મ જવાબદારી એ બધા મદદ માટે જોઈએ મંત્રિ રે મન જાય નહી કેટલા મંત્ર બોલા કે પછી પાછું મન કઈ રહ્યા કરે જ્ઞાને કરીને મન જાય આપડા પાણી ભાઈ નીચે રેડો બંધાય ખરું ને શું કરે અહંકાર મન ને કાબુ રાખું એ કુદરતી છે કાબુ માં ના રે મન ને કાબુ માં રાખવા શું કરવું પડે એ રીતે કાબુ માં રાખો એક સંદાસ ના કાબુ કશું હાથું ખાલી ત્યાગ કરીને ભટેક ભટેક કર્યા કરતો જાણતા નથી મોખ નો માર્ગ એક જ હોય મોખ ના ભાગ જુદા જુદા ના હોય બેસો કોને થયા મને બતા પુરાવો તને થયો ગુરુ થયો તક તાર ગુરુ ગુરુ થયો પુરાવો બતા પુરાવા આપનાર મળશે નઈ આમ તો ખોટું નથી પાતું શું છે અમુક વિષ્ણુ થયો કોઈ ને બાપા ને કોઈ નો છે ને કૃષ્ણ ભગવાન નિરંકર મતલબ આખો દાવો દેખાય છે કેવા દેખાય છે આવું એને જોનારો છે તે આત્મા એ નો એ તો દ્રશ્ય જ છે શું એનો દ્રષ્ટા છે શાંતિ રે બધી કલ્પનાઓ એવો નથી વિધાન છે આનંદ છે માની રહે ના કહેવાય પણ જે દુએ દેશ એ અલૌકિક નહી લૌકિક દ્રષ્ટિ પણ હિન્દુ નોટ બાય એવું નથી અમે કોઈ ને ખોટું નાખીએ તારે શું જોયે છે મુખ જોઈએ છે કે શું જોઈએ છે એ પણ કહ્યું અમને તો એ જીવતા કોઈ જ્ઞાની પુરુષ હોય સજીવન હોય એના જાપ કરો તમારું કલ્યાણ થાય શું થાય પાછા આવીને આપણને દર્શન આપે છે કેમ કોઈ આવી ના શકે દેહ પ્રાપ્ત ના થાય ને એમનું સૂક્ષ્મ શરીર તો હોય ને ના સૂક્ષ્મ શરીર હોય નહિ શરીર જ ના હોય અહીં આવવું હોય તો એમને અહીં આવું હોય તો ભાઈ એવી ભૂમિકા મતે પદ જે પરમાનંદ નું ગયા ની વિતરાગ થયા પછી જાય આખા દિવસ જોડે વિતરાક થયા પછી રાક્ષ રાક્ષ છે તો અહી ભટેક બટેક કરે આ દેવ લોકો આવે દેવ લોકો તોથી અત્યારે ના આવે એ કારણ કે રાગે સારા છે રાગે છે અને જે વિતરાક હાથમાં કશી બરકત નહી જે કરતો હોય પણ એવું કઈ કરે છે દારૂ પીએ એના કરતા હાથ એટલે આપડે કોઈ ના ના કહેવાય રાત તો સમજવી પડશે ને આપડે છે અંબા માતા છે બધી માતાઓ મુક્તિ થઈ એમને મુક્તિ તો બધું કરતા કરતા થશે એટલે બધી માતાઓ હાજરાજુર છે અંબાજી આવીને હાજરા હાજર તમારી ચિઠ્ઠી લઈ જાઓ તો અંબાજી તમારો સ્વીકાર કરે અંબે ના લાલ તમે ચિઠ્ઠી ના લઈ ગયો એટલે આ બધા દેવો તો છે જ દેવો ને દેવો ને બોલાવે એ કરો આદર થાય બધું મદદ કરે એટલે હનુમાનજી છે હા હનુમાનજી છે હા પછી અંબા માતા કારસાર માટે પણ ભૌતિક માટે મોક્ષ માટે કઈ ચાલુ ગાયત્રી મંત્ર છે ને એના પછી અલગ ગાયત્રી દેવી રૂપક આપે છે આ ગીતા છે ને એના ઉપર ગીતા માતા રૂપક આપે એમનું સ્વરૂપ તો ખરું કે નહીં अपने धर्म संदेश गायत्री माता दर्शन आप बदायत्री उपासक નિર્વિકલ્પ સાચી સ્વરૂપ છે બીજું દેવ સંકલ્પ એવું દેખાય કરે મનની મનની કલ્પના કે બુદ્ધિ ની કલ્પના બધી બુદ્ધિ ની જ કલ્પના એનાથી દેખાય ની અમે બેઠા છીએ એટલે એ વસ્તુ આપણે જાતે આધરીત છે જ્ઞાની પુરુષ એટલે બધું બની શકે પણ જે બીજે યાદ આવે છે આ કલ્પના કેવાય પેલી કલ્પના તો એને સાચી રહે ને બીજે રસ્તે જતો હોય આપણે ત્યાં આપડું ફોડ પડે બધી બધી પ્રકાર નો ફોડ જ્ઞાની પુષ્પ પાડે વાંચા હોય તો આપડે જાણીએ કે ભણે છે પુસ્તક વાંચાય અમુક ટાઈમ મારા ફેરવાની લાકડા ની માં લાકડા મારા મારા ફેરવતા આપડે જોવાનું મારા હજુ ફોર્થ માસ્કીટ માં ભણે છે દેખાય મેખાય ને અગાઉ કરીએ કામ કરો લોકો એ ગયું એ ગયું નિર્ભરતા ગયે अहंकार काोंग बीरफ करी मुश्किल हैोंग बीर्फो प्रकाश ज चमत्कार आश्रिया खुद परम ज्योतिष समझे शुभ બેસીયે છે આ હવે તમે અહીંયા જયારે કેવે અમૃત ને ખોરે છે અમૃત ખોટો ઈરાદો નથી તમારે જેટલું થાય છ મહિના લૌકિક ના લૌક ના અલૌકિક નઈ તો આપડે અલૌકિક હાથે ભાકી તમારે લૌકિક ગમે બધું